ના લઈ પડ્યું હવે પડી ને તો પૈસા માં કેવું ફક્ત થઇ જાય છે ભગવાન ની વાત આવે તો બતાવવાનું મન બહાર જતું રહે કેસર માં કેતો જતું રહે ભગવાન સર પ્રેમ વધારવો જોઈએ પૈસા માં જુદું જુદું રહ્યા ભગવાન દાદા ભગવાન હા તો દાદા ભગવાન નું મંદિર છે મંદિર આ જ્ઞાની પુરુષ છે આ દેખાય છે દાદા ભગવાન પ્રગટ થયા નથી અહી પ્રગટ થઈ ગયા છે અહીં અજવાળું થઈ ગયું છે અને તમારો હજુ અજવાળું થયું નથી દિવસ હર ગયો નથી હશે ને આ જન્મ ના કર્મ આ જન્મ માં જ મળે તો આત્મા કસો મળે પુનર્જન્મ પુનર્જન્મ જે કહ્યું છે કે કર્મ ના ફળ આ જન્મ જ મળે કે પાછળ બીજા જન્મ માં જાય મોર ક્યારે ક્યારે મળે હાથ પડે ત્યાં સુધી કશું થાય નહીં કર્મ ગયા અવતર ના થઈ ના છે તેનું આ ફળ છે કર્મ ફળ ગુગરી રહ્યા છે મનુષ્યો અને નવા કર્મ વધી રહ્યા નવા કર્મ વધી રહ્યા છે અને જૂના કર્મ નું ફળ ભોગવી રહ્યા છે લાલનાર ને કાળો દે એ નવું કર્મ વધે પાછું ખાટી નીકળી આપડા પૂરના હિસાબે આપણું આપણું ફળ આપણું પાપનું ફળ આવ્યું ત્યારે કશું કહે ને ત્યારે બધા આપડે નું ફળ છે પૂન પાપનું અરે તો નવું ના બંધાય તો નવું બધા રહે ને પડ ના પાછું બહાર ના આવ્યો નથી તમારી જોખમદારી બધી થોડું સમજમાં આવી આપી વાત પછી બીજું આગળ કર્મ આત્મા જોડે જઈ શકે ખરા કર્મો આત્મા તો એને કહ્યું નિલેપ જ છે નિલેપ અજર અમર છે પણ આ એની જોડે એ કર્મથી વિતરેલો છે તે. અત્યારે હાથો પડશે ગયા અવતાર નો મોર અને આ મોર આવશે એને કારણ કે કારણ કારણ કે આવતી ને થઈને આવે એમ ઘટવાડ ચાલુ જ રહે છે આ ઇફેક્ટ છે કર અને નવા કરાય છે ઇલેક્ટ્રિકલ બોડી કહેવાય છે ખાવાનું પચાવ ક્રોધ પાન મારા થાય છે એ બોડી જોડે અને કારણ શરીર અને હાથમાં બસ ટાઈન વસ્તુ જોડે જવાની એક વાત જગત માં જેમ બતાવ્યું છે ને એ બધા ગોસવાડા વાત નથી કરે જો ઘુસે ગુચેરા છે લોકો એટલે સાચી વાત મળે ભગવાન કોને આ દુનિયા કોને બનાવી કેવી રીતે ભગવાન ચલાવે છે તો ભગવાન ચલાવે છે તો શું કરવાનું આનું અને આપડે કરે છે ભગવાન ને કશું કરવા ના હોય એક જ કરે કે બે દર કરે ભગવાન લાઈટ આપીને લાઈટા પછી અને નાના નાના સિંહને લાઈટા પછી લાઈટા પછી પ્રકાશ આપસ અંદર બેઠા બધા એ પ્રકાશ તમને જેટલું ઠીક કરવાનું એ પ્રકાશ માં પોલીસ વાળે પ્લાન્ટ શોધી કાઢે પૂછો બધું પૂછાય બધું પૂછાય કોઈ પણ અરે માગી જગા એ બધું જે માગો જે માગો એ મળે જે માગો વિજ્ઞાનીઓ દાદા વિજ્ઞાનીઓ એક રૂપાંતર દરેક વસ્તુ નું રૂપાંતર થાય ને કોઈ વસ્તુ નાશ પામતી નથી દુનિયામાં રૂપાંતર થાય પંચતર રૂપાંતર થયું એ પંચતત્વ ભળી જાય છે એ પંચતત્વ આકાશ સુકે વાયુ સ્થળ સુધી પાણીમાં ભરી ગયું અને એનું પસાર થઈ રાખવું બન્યું હવે એમાં જે આત્મા પ્રવેશ કરવાનો માજી ના ગર્વ અને પંચ તત્વો ઘણા શરીર માંથી પંચતર ભેગા થશે એટલે આ મુખ્ય પ્રશ્ન એ છે કે આપણા આત્મા જયારે જન્મ કરે છે ત્યારે પૃથ્વી ના તત્વો છે આપણું બને છે એ તત્વો પેલા પેલા સંસ્કાર લઈને સાથે જાય સહી સાથે આવે કે આત્મા સાથે આત્મા સાથે જાય શરીર આત્મ તો જુદો છતાં પણ આત્મા સાથે રહી કે પૂછે છે કે આપણા આપણું શરીર પાંચ મહાભૂતો બનેલું છે જયારે આત્મા અને શરીર બસ જુદા છે ત્યારે શરીર આત્મા છોડી જીવ છોડી દે છે ત્યાર પછી પાછો બીજો જન્મ ધારણ કરે છે તે વખતે આ પાંચ માં પાંચ તત્વો તો કે રૂપાંતર થાય છે કે નાશ થતા નથી જયારે બીજો જન્મ ધારણ કરે છે ત્યારે આ જે બધા સંસ્કારો આવે છે એની જોડે કર્મણીએ તો કે આ શરીરના પાંચ તત્વો આ તત્વો બધું થઈને થાય છે એ સંસ્કાર આવે છે કે આત્મા જોડે સંસ્કાર આવે છે સંસ્કાર જૂના અજ્ઞાનતા રહે છે અને તેનાથી આ બધા સંસ્કાર ફરી કર્મ બીજ પડે છે કરતા થાય છે પોતે પોતે કરતા થાય તો કર્મ પડે બંધાય નહી બંધાય નહીં જે કરતા નથી એને બંધાય નહીં કરે તો એ કર્મ કરે તો બંધાય નહી એની ગેરંટી કરે આ બધા કર્મ કર્મ કરે તો બંધાય નહી કરતા થાય તો બંધાય નહીં એ કઈ હેરી વાત નથી એ તો હું કોણ છું ત્યારે કરતા ભણું શું થયું હું કોણ છું ભાન થાય ત્યારે કરતા ભણ છું ફોન કરું છે હું કોણ છું ફોન કરું છે હા તો કરાર કાલે કરું છે તો પાંચ પછી દસેક વર્ષ થી પણ એનું પરિણામ કેમ જોયું નથી લાગતું બાળક રસ્તામાં બાળક વચ્ચે સ્કૂલ માં ભર્યા કરે છે મોટો થાય ત્યારે હા તો મુંબઈ જવું હોય અને ચાર રસ્તે થી તાપી નદી રસ્તો ઉલ્યા છે દિશા મૂળ થયા છે નહી તો અશાંતિ હોય ભગવાન ના રસ્તા ઉપર જરા અસંધી ના હોય ચિંતા ન હોય તો શું ના હોય આપણો રસ્તો સાચો ભલે તો જ ના થયું પછી પહોંચ્યા એ વાત સુધી સાચો ભલે ત્યાંથી રસ્તો સુખો છે અને લોકો જે ગોમ્યા નથી તેની જોડે લોકો ચાલી રહ્યા છે ભમ્યા કેવા પુરુષ હોય મુક્ત પુરુષ હોય જગત માં કોઈ ચીજ જોઈતી નથી પૈસા ને દીકવાયા હોય લક્ષ્મી ની ભીખ સોના ની ભીખ સીઓ ની ભીખ માન ની કીર્તન ની ભીખ કીર્તિ હોય ને કોઈ પણ જાત ની ભીખ ના હોય આદર્શ ભગવાન નું આ નહીં લાગતી ભગવાન ભાઈ બેઠેલા